श्लोक नंबर एटी नाइन क्षम दम शांति गुणो अने जे ब्राह्मण वर्ण होने शम, दम क्षमा संतोष आदिक जो गुण तेमने युक्त थवे क्षत्रिय वर्ण हो आदिक जे तेमने युक्त हम बे श्लोक में चार वर्ण ने कहे ब्राह्मणों क्षम दम क्षमा सतोष ए आदि गुणों युक्त थवं जो वर्ण न धर्मों कहूँ તે ધર્મ શબ્દ થી તે તે વર્ણનો ઉત્કર્ષ કરનારો અને બતાવનારો ગુણ વિશે વિવક્ત છે તેથી તેવા ગુણો જો ન હોય તો મેળવવાના છે આજ્ઞા છે તેમાં સમ એટલે બ્રાહ્મણ હોય એટલે બ્રાહ્મણ ને ઘેરે એટલે આ ગુણ આવી જ ગયા હોય એવું સમજવાનું નથી બ્રાહ્મણ ને જન્મ થયો તો એને આવા ગુણ મેળવવા જોઈએ કયા પેલાથી હોય એવું ના હોય સાધુ દીક્ષા લીધી તો એને આવા ગુણ મેળવવા જોઈએ એટલે બધા હોય એવું ન સમજી લે હોશમાં આવીને લઈ લીધી હોય પણ પછી આ મેળવા હોય ક્યારેક પછી તો આવી ભરાણા આવી ભરાણા એવું હોશમાં આવતા આવાય ગયું હોય પછી આવી ભરાણાણ થાય તેમ નહીં એ આવી ભરાણ તો આવી ભરાણા પણ આવું કરવું જો ગુ કહેવાનો મતલબ એ છે બ્રાહ્મણ સમદમક શાંતિ એને ભાવ્યમ એમ એને થાવું એટલે આજ્ઞા કરતી આવું એને થાવું જોઈએ આ એની શોભા છે ને આ એના ગુણ છે અને આ એની શ્રેષ્ઠતા છે બધું એમ આવી ગયું એમ સાધુ ના ધર્મ હોય તો સાધુ ના ધર્મ હોય તો સાધુ થઈ ગયા એટલે બધા હોય જ એવું નથી સમજ બને સાધુ થયા એટલે એને કમ્પલસરી આવું કરવું જોઈએ બ્રાહ્મણ આવ્યો એટલે એને કમ્પલસરી આવું કરવું જોઈએ ન હોય તો કરવું અને એની શ્રેષ્ઠતા એમાં એ મેળવે એટલે બીજા કરતા શ્રેષ્ઠ થઈ ગયું साधु साधु क्यों के धर्म क्यों के फरज क्यों, के क्यों, नहीं शम एट मनोनिग्रह सम आतर इंद्रीय निग्रह अंतकरण नो निग्रह करवते मन वश करेलु हो तो सुखी थवाये આથી પ્રથમ ગણાવ્યો છે સ્મૃતિ કહે છે કે નહી સુખ ન થાય મન વશ માં ન હોય તો એને સુખ ક્યાંથી થાય મન નું કરવાની ટેવ પડગી હોય સુખી ન થાય ભગવાન નું ધારું કરવાની પડી હોય તો સુખી થાય મન ને વચમાં લેવું એટલે સુખી ના થાય સ્મૃતિ કહે છે કે અશાંત કુતહ સુખમ અશાંત મનુષ્ય સુખ ક્યાંથી હોય ભાષામાં અશાંત કુત સુખમ એટલે એનો અર્થ શું કરવાનો શાસ્ત્ર છે એટલે એ બહુ તો ભાષા નો બોલે એટલે અશાંત એટલે આને એમ થાય કે આપણે તો અશાંત ક્યાં છે અશાંત કુતઃ સુખમ એટલે સારી શિષ્ટ ભાષા છે આપણે દેશી ભાષા તોડી હોય એમ કે મનનું ધાર્યું કરવા શીખ્યો સુખ ક્યાંથી થાય ભગવાન નું ધાર્યું કરે બીજા નું ધાર્યું કરે એને સુખ થાય એને દુઃખ ન થાય ક્યારે પોતાનું ધાર્યું નથી ને એટલે દુઃખ નથી એમ ધારામાં દુઃખ છે અને ઓલામાં મહારાજ સદા સુખી સદા દુખિયા વાના સુખ્યાનું ને સદા દુખિયાનું એક કે મહારાજ કે સદા દુખી હોય એમ જીવતે સુખ ન થાય એ તમે કીધું છ અને અંત્યનું આઠમું છે એ સદા સુખ્યા ધર્મ અને ભગવાન ના ભક્ત ની આરે સદા અને માટે મિત્ર ભાવ હોય એનાથી કોઈ ઉદાસી થાય નહીં તો એને એવું કીધું સમાજ માં રહેતો હોય મિત્રતા ન હોય બીજે મોઠું રાખીને બેઠો હોય તો એને સુખ કે જ થાય પણ આવવાનું હોય પણ ત્યાંથી તો બહુ અહીં પૂર નહીં એને પેલા આનું દુખ ભૂગી જાય મોટું બાજુ એટલે બાજુ ઉલાડે એટલે વાંધો ન આવે એટલે સદા સુખ્યો સદા દુખ્યો એટલે એની અરે મિત્રાચાર્ય હોય એમ ગમે એટલું પોતાને વઢીને ધકીને કે બહાર હોય તો વૈરાગ હોય તો સદાય પણ એકલા વૈરાગી સત્સંગમાં સુખ ન થાય વૈરાગ હોય તો સદા દુખી એવું કીધું છે સત્સંગમાં ગમે એટલો વૈરાયક ધરતો હોય એને કરી ને સુખ્યો ન થાય સત્સંગમાં તો ભગવાન ના ભગત ની હોય તો સદા સુખિયો થાય એવું સત્સંગ છે એ છે એકલા વૈરાગ હોતે ઉલાડે કેવું જેવો તેવો થોડો કે સત્સંગ આનંદ જન્મ ના મળે છે એટલે એકલો વૈરાયગ હોય તો તેને ઉલાળે જ એટલે બહુ વૈરાગ હોય કે બહુ ધર્મ હોય તોય લાગે મહારાજે તો એવું કીધું કે ચા આ બધા એવાના હોય અતિ વૈરાગ વૈરાગ હોય અને ધર્મ હોય એને કરીને પોતાના ઇન્દ્રિય જીત્યા હોય તો સદા સુખ્યો થાય એવું નહીં પછી એમ કીધું કે એવો હોય અને ભગવાનના ભક્ત ની અરે એને અતિશય મિત્ર આચાર્ય પોતાને કોઈક દુઃખ વિન કે માને તો એ સત્સંગમાં સુખી થાય તો ખાલી પૂરું ભૂમિકા કીધી ધર્મ ને વૈરાગી કરીને પોતાની ઇન્દ્રિયો જીત્યા હોય એ પૂરું કીધી ધર્મ ને વૈરાગ હોય અને જો એને ભગતમાં આત્મ ન હોય એની અરે મિત્રાચાર્ય ન હોય અને એની યાર બનતું ન હોય તો વૈરાગ વાળો બહુ દુઃખી થાય અને ધર્મ વાળો બહુ દુઃખી થાય ઘણા ધર્મ હોય એને ક્યાંય ઠેકાણું જ પડતું નથી અહીંથી આય ને અહીંથી આયથી આય ક્યાંય ફીટ થાય ને નહીં ધર્મ ધર્મને વૈરાગને ફીટ થવાનું સાધન હું આત્મ ધર્મને વૈરાગને ફીટ થવાનું સાધન હજાર જો આત્મ બુદ્ધિ ન થઈ તો ગમે એટલો જાડો ધર્મ હોય એ આવે જ નહીં ફીટ ન બે ગમે એટલો જાડો વૈરાગ હોય તો ફીટ નો બે એટલે મહારાજ એવું કીધું આઠમા વતના પ્રમ હોય અતિશય દ્રઢ ધર્મ હોય અને અતિશય દ્રઢ વૈરાગ હોય એને બે કરીને પોતાના ઇન્દ્રિયોને જીત્યા એટલે પૂરું ન કરી દીધું સદા નથી અતિશય મિત્ર ભાવ વર્તતો અને એના સંઘેતા ક્યારેય ઉદાસ થાય નહી કેટલા વર્ષ રહ્યા તો આ લોકો માંથી કઈ રહ નીકળે એવું છે નહી આવ નીચો વાઈ ગયેલા છે બાપા હતા લુઆા એ બહુ ફગત હતા મહારાજ અગાઉ થી જાહેરાત કરી હતી કે સ્વામિનારાયણ ભગવાન મને આ તિર્થિ તેડવા છાપાવાળા સૌરાષ્ટ્રમાં પેપર માં આવ્યું હતું ફૂલ ભીષ્મ પ્રતીજ્ઞા એટલે મંદિર છે ત્યાં બધા નાનું મંદિર ને ધોન કરાવે પછી કોઈ બધી ઠાકોરજીને ધરવા માટે હાકાર કેવું નહોતી હોય ને ક્યાં હો છોકરા આજે નવીન જાતની પ્રસાદી દેવીશ નવીન જાત ની પ્રસાદી જો હું પ્રસાદી દઉં ને તરત જ આમ થાકી દેવાનું નહીં ફાળવા દેવા અને પછી આમ ખાવાનું અને મોટું હલાવ દરરોજ તો પ્રસાદી હોય છોકરા તો પ્રસાદી ખાવા જ આવતા હોય પણ કોક દીક ન હોય બધી ગામડાના મંદિરો એટલે બહુ સગવડતા ન હોય ભગવાન પગ વિના હોય રાખે જેમ ગોલા ને વૈરાગાતો હોય કોઈ કોઈ નમી દે એવું થોડું એટલે પેલા રહ આવે આવે એટલે પછી મારા સુખી નો થાય રેવા વિના સુખી કે સુખ છે બીજું કઈ નથી કઈ ર સિવાય સુખ બીજું છે જેને રાહ હોય એ સુખ છે રહ ના ગોયા હોય તો નથી સુખી જ બને એટલે જયારે ભગવાન માં સત્સંગમાં ધર્મ વાળા સત્સંગમાં ઘણા દુખી જોયા છે કારણ કે ભગવાન ના ભગત બને નહીં એને એમ થાય કે ક્યાં મારો વૈરાગ ને ક્યાં મારો ધર્મ આ બધા છે છે છે કે આપડા બધી દૈર થતું નથી તમાર ઘરમાં તમારું ધૈરું થાય રાજુ કે તમારે કઈ બોલવાનું નથી આમ કઈ સાંભળી લેવાનું કાંધું ના મોટા થી આવું કાંધ જ પડી ગયું હોય પેલા ઘરવાળા કેતા હોય છોકરાઓ કે સાંભળવાનું જ કાંધ પીડ્યું કેવાનું પીડ્યું જ નથી આને કેવાનું ક્રાંત થઈએ તો અમે સાનુ ના પ્રયત્ન કરશું કરવા જાહેર માં ન તો કઈ નઈ પછી ન થાય તો કઈ નઈ પણ એક કરી તો લઈએ યાવત બુદ્ધિ બોલો એટલું તો કરીશું એ સ્મૃતિ કહે છે કે અશાંત કુત સુખમ અશાંત મનુષ્ય લખી હોય તેમાં દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોને વસ રાખવી તેમાં ખાસ કરીને સૌરજ ધીરજ ચાકા ધરમ રથ છે આ બે વાય જગત માં વિજય થાય जिहवा उपस्थ आदि इंद्रिओ ते दम छे नीति महत्व महाभारत आप जो ले निश्चय दर्शिना ब्राह्मण सेमो धर्म सनातन वस्तु ने अति वृद्धों ब्राह्मण तो खास करीने दम इंद्रिओ वश करूप गुण ने केलवो जतन के धर्म है <coughs> ब्राह्मण खेरे जन्म आट आ जाए સાધું કેળવવો જોઈએ સાધુ થઈ ગયા એટલે આવી ગયું એવું ઈચ્છા થઈ કે મારે હું ભગવાન પાસે આવતી એટલે ક્ષમા ક્ષમા એટલે પારકાના અપરાધને સહી લેવો ક્ષમા પરે પીઢીય માનસ્યા તેને પીડા ન આવી બીજા વિકાર કરાવવા કરે તો તમને કીધું હોય કે ભાઈ ના કરો તો અથવા તો હું હોય ઉઠાડ્યા હોય પરાય અથવા તો કઈ એવું કઈ ન હોય પરાય કરવું જ પડવું હોય ઘણી વખત મજબૂરી થાય ને બધા હવે લઈ જાયો બે વાર રસોડા વણો રોટલી તો એ રોટલી વણાય નહિ હરખી આ હરખી ન થાય ભારતના નકશાજ એવી તેને પીડા ના આવી હોય ત્યાં સુધી અવિકૃત ચિત જ હોય અથવા પોતાના વાકે અથવા કર્મ થી હોય તો કોના ઉપર ક્રોધ કરવા જાય ક્ષમા ન કહેવાય પોતાના વાંકે બહુ હરખ ગામમાં આવી ગયા હોય તો આપણે કેટલું સહન કરીશું આપણે ઉપર બધા તળી બોલાવે છે અને આપણે સહન કરી પણ તળી બોલાવે તમારો સ્વભાવ છે એટલે તળી બોલાવે છે એટલે એમાં તમે ક્યાં જાવ હારો સ્વભાવ હોય ને એને બધા ઓલું કરે તો એને એને ક્ષમા કહેવાય અને હોય એ સહન કરે ને હારો સ્વભાવ હોય તો સહન કરે નહીં તો કરે કરે ક્યાંથી વાંકમાં હોય તોય કઈ વાંકમાં નો તૈયાર હોય તો વાંકમાં પોતે હોય પકડાયલા જ બધા છે એટલે તો એને ક્ષમાને ક્યાંય વાંકમાં હોય તો હું હા પેટમાં આવે છે તો ક્ષમા ખરી પોતાના વાક્ય અથવા કર્મ થી પીડાતો હોય તો કોના ઉપર ક્રોધ કરવા જાય ત્યારે તો અસ્યૂષણ અને સામાન્ય માણસો સામાન્ય માણસો ને પોતાનું તેવડ ન હોય અને ક્ષમા ન કરે તો પોતાનું તેવડ ન હોય બાંધવા જાય નકર એમ કઈ દેવાનું કે સારું ભલે આપણે ખાવું પડી એ મોટું સુખ જ છે તો એટલે ક્ષમા વીર છે વીર પુરુષો ક્ષમા છે એ શોભારૂપ ત્યારે તો અવિકૃત ચિત્તતા હોય તેટલું માત્ર ક્ષમા નથી પરંતુ પારકામાં માણસો પીડા દેતા હોય તો પણ તેમના તરફ અવિકૃત ચિત્તતા ક્રોધાધિક સંકલ્પ ન થવા દેવો આપડા સંતો ની રીત છે એનાથી વધારે બહાદુરી છે શાસ્ત્ર માં ક્યાંય હોય ને ક્યાંય ન હોય એવું નિષ્ફળ મહારાજે એવી રીતે કાઢી કે શાસ્ત્ર માં ક્યાંક હોય ને ક્યાંક ન હોય બધી જગ્યાએ તમે ગોતવા જાવ એવું નહી હોય આવી હોય હાલે આવી રીતે પારકાના અપરાધ સહી લેવો તેવી ક્ષમા ભગવાનને રાજી કરવાનું મૂળ છે માટે તે ગુણ મેળવવો તે જમદગ્દી મુનિએ પોતાના પુત્ર પરશુરામજીને કહ્યું છે કે વય હિ બ્રાહ્મણાસ્તા ક્ષમયા અર્હણતામ ગતા ય લોકગુરૂદેવ પારમેષ્યમગાત પદમ વયમ બ્રાહ્મણાસ્તા ક્ષમયાહતામ ગતા યયા લોકગુરુર્દેવ અર્હણતામ ક્ષમયા અર્હણતા ગતા જયા લોકગુરૂર્દેવ પારમેષ્યમગાતપદ ક્ષમયા રોચતે લક્ષ્મીર્બ્રાહી શૌરી યથા પ્રભા ક્ષમિણાશુ ભગવાન તુંષ્યતે હરીશ્વર હે તાત્ આપણે બ્રાહ્મણો ક્ષમાથી જ પૂજ્ય બન્યા છીએ જે ક્ષમાથી જગત પિતા બ્રહ્મદેવ સત્યલો જેવા સર્વોત્તમ સ્થાન ને પામ્યા છે ચાંદડિયા પાડે ઓલું કરે છે પ્રસન્ન થતા નથી શોભા બહુ વધતી હતી ક્ષમયા રોચ તે લક્ષ્મી બ્રાહ્મી લક્ષ્મી બ્રહ્મ સંબંધી લક્ષ્મી છે શોભા છે એ ક્ષમાથી બહુ શોભે છે બદલે બ્રાહ્મી લક્ષ્મી આવે જ ને વડકા બતાવ્યા હોય તો બરોબર છી ગયો હોય અને સામીજી પરિપગત આવે છે પીરસી દો ને તો ઓલા બિચારા ને મરો થઈ જાય સંતોષ અર્થાત અનાયાસ લભા અન્ન વસ્ત્રાદિના અલમ બુદ્ધિ અર્થાત અનાયાસે દેવ ઇચ્છાથી મળેલા અન્ન વસ્ત્ર આદિ પર્યાપ્તતા પૂર્ણતા માનવી અપેક્ષિત લાભ થી હાવ ન પડે રહી ગયો હોય તો અલમ અલમ વાંધો નહીં હવે નહી તો એને સંતોષ નકાર સંતોષ નહી તારું થઈ ગયું હોય તો બધા સંતોષ હોય સંતોષ રાખે એને સંતોષ સમાધાન રે ત્યારે એક દી ન હોય તો ન થાય કોઈ અગાઉથી તૈયારી કરી રાખીજે બધા ધારું કરે છે તો એકાદા સામે આપણને વચડકું ભર લે આપડે એમાં અપેક્ષિત લાભ થી તો બધાને સંતોષ થાય જ છે માટે અનાયાસ લાભ થી મળેલ પૂર્ણતા મનાઈ જવી તે સંતોષ બતાવ્યો છે હાવ રહી ગયા હોય આપણે તો આપણે બહુ ખુશી છે એવું હોય તો સંતોષ કેવાય આપણું મનનું ધાર્યું થઈ ગયું અને આપણે બહુ ખુશી થાય तो, ही तो ना अभावे जीवने छे जी ए छे जी के पंडिता बहवो राजन बहुज्ना संशयच्छिदत अप्ये के सतोषात पतन पतंत पतंत्यदा, असतोषाद पतंत्यध અસંતુષ્ટ વિપ્ર તેજો વિદ્યા તપોયશઃ સ્ત્રવંતીન્દ્રિય લોલ્યેન જ્ઞાન ચેવાપકી અનેક વિષયોના જ્ઞાતા શંકાઓનું સમાધાન કરી શાસ્ત્રીય અર્થને સમજાવનારા તમારા આમ સંતોષમાં રહેવું એ તમારે આવો સંતોષ રાખવાનો આવી રાખવાની આવો દમ રાખવાનો એવું સંશય છે દાપી નાખે બોલા કેવા ગણ અનેક વિષયોના જ્ઞાતા શંકાઓનું સમાધાન કરી શાસ્ત્રીય અર્થને સમજાવનારા મોટા સભાપતિ વિદ્વાન પણ અસંતોષ ને ને લીધે અધોગતિ્યું એટલે તેજ ઓછું થઇ જાય તેજ ઓછું થઈ જાય એટલે મૂળ ઓછો થઈ જાય મોગરો બાળે છે બેદી સુધી હરખો નથી બે દી એ માંડ મેળ માં આવે તો હોળી પાછો કોઈ કાદો ન માને તો પાછું એનું મોગરો સંતોષ જ સર્વાર્થ નો સાધક છે આમ ભગવાન કહે છે સંતુષ્ટો યર્તે બ્રાહ્મણો યન કે નિત સ્વધર્મનું પાલન કરે તેમાંથી ક્યારેય ખસે નહીં તો તે સંતોષ જ તેમની બધી કામનાઓને પૂર્ણ કરી દે છે હું લખ્યું શબ્દમાં હું લખ્યું છે કે અહિયમાના એટલે હું અહિયમાન એટલે હું અહિયમાનો અહીમાનો એટલે ડીમ ન પડે એમ મેળવું ન મેળવું આપણે લાભ થયો કે ન થયો તો ડીમ ન પડે ખોટ આવી તોય ડીમ નો પડે ખોટ તો બીજું કઈ નથી એમ કોઈ ધારું કરે કે નું થાય કે ન થાય લાભ થાય કેદ્રચ્છા લાભ એટલે એમ તો હોવ બધા કઈ વાંધો જ ન હોય કે મનનું ધારું થઈ જાય તો કઈ હોઉં કોઈ ડીમ પડે તો અમુક ના ફૂલ થાય કે નઈ ધાયરું થઈ ગયું હોય તો આપડે ફૂલ ક્યારે થાય જો બ્રાહ જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે અને સ્વધર્મ નું પાલન કરે જે કઈ મળે એટલે તાત્પર્ય ધાર્યું ન થાય આ લોકોને ધાયરું ના મળે ને આ આપણે ધાયરું ન થાય બી હરખ આપડે ધાયરું ન થાય કે આને ધૈ ન મળે તોય ડીમ ના પડે તો એને સંતોષ રાખ્યો जो ब्राह्मण जे कई मेनाष्ट रहे स्वधर्मन पालन करें क्य खसे नहीं तो सतोषजामनाओ पूर्ण कर देषोयम संस्कृतर हेतु रसतो रस असंतोषो अर्थकाम हो यदृषयोपन्ने न सतोषो मुक्तये स्मृत धन और भोग थी सतोष न थायव ने संसार चक्र पड़वा कारण है जे कहीं मेना सतोष मानी लेवक्ति कारण है यदृक्षा लाभ तुष्ट्य तेजो विप्रस्य वर्धते तत्प्रसाम्यत सतोषात् दंभसेवा सु शु, जो ब्राह्मण अनायासे मेली वस्तु थी सतोष मने से તો તેનું તેજ વધે છે એટલે હું માનવાનું માનવાનું એનો મૂડ વધતો જાય કરવામાં એનું મૂડ અને જેને સંતોષ ના હોય એને ત્યાગી હોય સંતોષ ન હોય તો એક ધારો રે ભગવાન ભજવાનો એને કઈ કામકાજ કરવાનું રહેલું નું નથી હોય તેથી મોઢ રે હા ઊડું ઉડું લાગે આજે કેમ આની કોર આની કોર કેમ સુરત બી ગયો જો બ્રાહ અનાયાસે મળેલી વસ્તુ થી સંતોષ માને છે તો તેનું તેજ વધે છે અને જો અસંતોષી થઈ જાય છે તો તેનું તેજ પાણીથી અગ્નિની જેમ બુજાયુષ્ટેજો વિપ્ર વર્ધતે તત્પ્રમ્ય સંતોષા દંભ સેવા સુસુ ક્ષણિ આ સુક્ષણી એટલે દવા એમ નથી એમ અંબસા આ સુ પાણી થી આ સુ અગ્નિ આ સુ આદિ શબ્દ છે તેનાથી તપ અને દયા આદિ ગુણ પણ ભેળા ગણવા એ હોય શીખવાય ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણ સિ દેહો ક્ષુદ્ર કામાય નપસે ચેહ પ્રેત સુખા ભગવાન હોય છે તમે મને પૂછવા મળે એના દીકરાવાનો ઉપદેશ ભાગવત બ્રાહ્મણ નું માનવ શરીર તુચ્છ ભોગો ભોગવવા માટે तुचे भोगो भोगववा मते नही ते तो जीवन पर्यंत कष्ट भोगववा मते तपस्या करावा आणि अंते अनंत आनंद स्वरूप मोक्ष नी प्राप्ती मते छे हो गी तो एम हो गी तो गी शरीर चे भोगववा मते तप करिए कष्ट सहन करिए मृत्यु पछि तर तोय आत्मा नाही उबरे માટે તપસ્ય કરવા અને અંતે અનંત આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે છે ક્યાં લગી કષ્ટ ઉપરી આવે રાખે તો એવું કોઈ છે કે મરીયે તો હું ધ્યાન હાજરે આમાં ભગવાન એવું કીધું કે જીવન પર્યંત ન હોય તો આખા જીવન પર્યંત ભોગવવાનું છે સાધુને બ્રાહ્મણ ને તો એ હરકું હંકેલી ને બે જાય કરીને એવું ન કીધું બ્રાહ્મણ ના ધર્મ છે ટાળવાની છે ઈશ્વર ઈચ્છા થી હોય તો સિદ્ધ ટાળવાની છે એને તો અમુક નું કરવું જ જોઈએ ન આવ્યું હોય તો ભગવાન પગવું જોઈએ કે ભગવાન અમને હરખું નરે મુશ્કેલી આવતી કામ કરવાનું સારું કામ કરે એટલે એને હવ ગોકા મારે બધા આગળ પડી કામ કરે તો એને હવ ગોકા મારે માનવાનું તપ માનવાનું ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે સમસ શૌચમ શાંતિ રાજવ જ્ઞાન વિજ્ઞાન શુદ્ધિ ક્ષમા કર બાંધવાનું જ હોય તો બ્રાહ્મણ બાંધવાનું સ્વભાવ આવું કરવાનો સ્વભાવ પાડી દેવાનો આવું કરવાનું ખાલી કરવું એટલું નહિ એનો સ્વભાવ થઈ જવો જોઈએ બુ શાસ્ત્ર સંબંધી સામાન્ય અને વિશેષ પ્રકારનું જ્ઞાન આ બધું બ્રાહ્મણ નું સ્વાભાવિક કર્મ છે સરળતા એટલે કોઈ આપણી પાસેથી કામ ન લઈ શકે એવું ન રાખવું નાના માણસ છે એ આપણી પાસેથી કામ લઈ શકવું જોઈએ મોટા એ લઈ શકે એ હાથ જોડી જાય કે શે આની પાસેથી લેવા હે જવા દે લેકરો નોકર રાખી લો પડશે સાધુ હોઘા પડે કે નોકર હોઘા પડે કોની પાછ કામ લેવું હોગું પડે તમે કઈક બહુ લેતા હોય તો કઈ તમને ખબર હોય મગલ સામી કામ બો લેતા હોય તો બોલજો પછી ભાઈ જાડવીન બોલવું પડે ને હા તત્વ બહાર નીકળી પસ્તાવો ન થાય કે તો જીવતા તત્વો છે ને જીવતા તત્વ નો નિર્ણય કરવાનો છે બોલું થોડું છે ફોસ્ફરસ ને કેલ્શિયમ ને એવું આ કેલ્શિયમ તત્વ છે ब्राह्मण ने मेटे मोक्षधर्म में कहू न क्रुध्येत न प्रहृ न प्रहृष्येद मनोत यूतेभयदस्म दैवा ब्राह्मण विदु जीवित ये धर्म धर्मो धर्मोथम अहोरात्र पुण्य त्राह्मण विदु જે સન્માનથી હરખાય નહી અને અપમાન થી ખીજાય નહી અને સર્વ ભૂત પ્રાણીઓને જે અભયદાન આપે છે તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે જાણે છે જેની જિંદગી ધર્મ પાળવા માટે ધર્મ ભગવાનને ધર્મ આખી જિંદગી પુણ્યાય આખી જિંદગી કોક ને મદદ કરવાનું પૂન કરવા માં જાય ધર્માર્થરી વાત ગુજરાતી વાત जेनी जिंदगी धर्म पावा धर्म भगवान ने राजी करने माटे दिनरात पुण्यकामने देवताओं ब्राह्मण तरीके मैने सनत सुजाती राख्या जेवा बार गुणों ने तजीदिता जार दोषो ने ब्राह्मणों कहया है धर्मश्च सत्यम चमस्तप अमात्सर्यम ह्री तीित्षा अनसूया यज्ञ दृति च महाव्रता द्वादश्राह्मण से क्रोध कामो लोपमोह विधिपूय मानशोको स्पृहा च ईर्ष्या जुगुप्सा च मनुष्यदोषा वर्ज्या सदा द्वादश्ते नाण संध्योपासनाध द्रोहित यथार्थ भाषण रूप सत्य, अने ने सत्युण्य नकार्य लज्जारूप रि क्रोध थे छा क्रोध न करव रूप तितिक्षा क्रोध હોય છતાં ક્રોધ થાય બીજા ના દોષો માં દોષ બુદ્ધિ ન કરવી તે રૂપ અનસુયા બીજાના ગુણો બીજાના ગુણોમાં દોષ ન કરવી તે રૂપ અનસુયા आपका छोड़वि अर्थ सहित वेदाध्ययन करवत ब्राह्मण ने मैं आ बार गुण कहिया्रतरूप कहिया प्रयत्न पूर्वक साधवा धारियों न थी मन में संताप थ मन में मूंझाई जवा विकलतायेगरूप क्रोध स्त्री अभिलाषा जागवारूप स्त्री अभिलाषा जागवारूप काम द्रव्य खर्चा योग्य हो त्या जरूरी होीरुता हिचकिचाट केरूप लोभ कार्य अकार्य में विवेको अभाव तेरूप मोह ઘણો લાભ થવા છતાં અતૃપ્તિ રહેવારૂપ વિધિત નિર્દયતારૂપ અકૃપા પારકા દોષ જોવા રૂપ સંશોધન કરવારૂપ અસૂ પોતામાં પૂજ્યબુદ્ધિ જોવારૂપ માન ગમતી વસ્તુના નાશથી અથવા અંતરાય આવવાથી વિહવળ થઈ જવ વિહ્વળ થઈ જવારૂપ શોક ભોગ્ય પદાર્થમાં આદરરૂપ ચોટી જવા રૂપ લઠ્ઠુ થઈ જવા રૂપ સ્પૃહા બીજાના ઉત્કર્ષને સહન નહીં કરવા રૂપાત જુગુપ્સા આ બાર માનવમાં રહ્યા દોષો છે તેને સજ્જનો ખાસ કરીને બ્રાહ્મણોએ ત્યાગીઓ પણ ત્યજી દેવા જોઈએ સરસ वैराजपुरुषा उपजेला क्षत्रिओं अने धीरता आ थी युक्त थवू। शूरता एटले युद्ध में संघर्ष उत्साह अर्थात संघर्ष आवा छता लक्ष्य मेलवा उत्साह घटी न जवो धीरता एटले सहनशीलता ए आदि शब्द की उदारता शब्द पर उदारता आदि गुण पर लई शक ते भागवतना एकादश कंध में छे के तेजो बलम धृतिशर्य तिथि क्षौदार्यम उद्यम स्थैर्य ब्राह्मण्य तैश्वर्य क्षत्र प्रकृत क्षत्र प्रकृत यहा तेज बल धीरज क्षुरता क्षमा उदारता उद्योगशीलता स्थिरता ब्राह्मण भक्ति ब्राह्मणों विषे सम्मान सन्म बुद्धि पूज्य बुद्धि ऐश्वर्य आटला क्षत्रियना न छे, अर्थात क्षत्रिय संपादन करवा करवाइये स्वामी महाराज